ગાયક ને અક્ષરે દાદા એ પ્રવેશ કર્યો અનુભવ કે છે ભૂપેન્દ્ર ભાઈ પૂછે છે દેવ લોકો માં જ્ઞાની હોય લોકો જ્ઞાની જ્ઞાની હોય જ્ઞાની અજ્ઞાની વાત જ નહીં જ્ઞાની હોય તો સત્સંગ હોય ને આ જ્ઞાન બધા જ્ઞાનીઓ તો જવાના પણ તો આ દેવલોકમાં છે ને સત્સંગ પસંગ ના ભાઈ બસ બોગ બસ આપણે તો આત્મા જાણવાની જરૂર છે આ બરકત હોય આપણું બોલવું જોઈએ બધા બધા કોઈ હરકત એકાદ લાઈનમાં હોય એકાદ માણસ પછી મોટા માણસો બોલે એ વાત નથી મોટા માણસો કોઈ વળનાર ના હોય મોટા માણસ થાય હા એનું કોઈ વળનાર છે ના પણ આપણે તો આગળ બહુ વધવાનું જયારે વધારે પૂરેપૂરું થઈ ગયું મૌન જેટલું મૌન છે પહેલી વાતમાં સમજે અને હું કર્યા કરે છે કરાશે આત્મા પણ જાય તો કામ નીકળી જાય ને ખોટો અહંકાર અડ પણ લઈને મેડ લઈને મેડને ફરફર કર્યા નુકસાન થાય બોલાચા ને ફાયદો થાય છે એમાં રસા આવે તેના કરતા દુઃખ વધારે નરું દુઃખ જ છે ને બધું જેમ પેલો ભાઈ છે પડતા પહેલા બોલી જ્ઞાન આપ્યું કેવું કેવું વિજ્ઞાન અલગ લાભ છે આ બધી આ ખોટો ખાઈ શું કરવાનું જિંદગી ના માસ્ક ઘડાય નહીં ને કહ્યું ઘડતર થવા માટે આવ્યું છે ઘડે ઘડતર હવે કદું આ થયા શું ઘડે તો ઘડતર થાય દુનિયા શું છે કેવી છે બધું જીત્યા છે અત્યારે કોઈ સત્સંગ ભેગા થાય તો પાસે આવી જાય કવિ નો કાગળ આવ્યો હતો તો પાણી સંપૂર્ણ લાભ રોકડો લાભ છે કેશ લાભ છે તમારું સેન્સીટી ગણું ગયું હોય ત્યારે તમે જ્ઞાન આપી શકો હોય ને ઉંધો પડે છે ને ખુશ સુખ ખોવાય દુઃખ જ મર્યા કરે અને જીવ માત્ર સુખ જ ખોવાય છે બિલકુલ કોઈ જીવને દુઃખ ના ગમે શા માટે પસંદ કરે આ નિકાલ થઈ ગયો નઈ શાંતિ તો આત્મા માટે જ છે ને હે શાંતિ આત્મા માટે જ છે ને અનુભવ થતો નથી શાંતિ મારો આખો દર શાંતિ રહેશે એટલે પેલું શમિત થાય તો શાંતિ થાય સંભાવના રે એટલે એવું જ રે ને સંભાવના રે અકડામણ થાય જીવ બળે આખો દાડો ગુમરાહમણ ગુમરામણ સફો કે છે ને જ અનુભવે સફો કે છે ને અનુભવે આખો દાડે બેન કે જ્યાં સુધી બધું છોડ્યું ના હોય ત્યાં સુધી અશાંતિ લાગે જ ને ખાવા પીવાનું છોડવાનું એ નથી ખરું તો સંભાવ રાખવો જોઈએ એવું તો બહુ વાંચીએ છીએ કે છે પણ રહેતો નથી ને એમને મન ની નથી તો એ કર્મ છોડવા માટે શું કરવું જોઈએ આત્મા જાણવો છે નથી કોઈ સાધુએ જાણ્યો નથી આત્મા જણાવ નથી એવો કોકિલા કોકિલાગાડ્યું એમ કે તો તમને રહી ચડે ચડે તો તમે આત્મા ચડે તમે આત્મા કોકીલા જ છો આમ તો બોલીએ હું આત્મા છું આત્મા નો અનુભવ કરવા માટે થઈ ગયું બધું પ્રત્યક્ષ ગુરુ માટે આવી છું હા પ્રત્યેક ગુરુ એ કશું ના કામ કરે તો જ્ઞાની પુરુષ જ કામ થાય ગુરુ બધા બધા જ્ઞાની હોવા જે ગુરુ કેવા હોવા જેન જેના આત્મા નો ઉપયોગ શાસ્ત્ર ના હોય તો હોય ના હોય વાણી હોય અંતરંગ શ્રહ હોય છે એ ના હોય તો એ મળે તો કે પછી તારે મોક્ષ ના મળે મારી પાસે છે ને એ જ્ઞાન આપી છે પોતે પોતાનું ગુરુ થઇ ગયો ને શાંતિ નથી જ્ઞાની પુરુષ તો બાર માં ગું જરૂર પડશે પછી કઈ પહોંચી થાય છે તો આગળ આત્મા ના કપાય આત્મા સંકુચિત થઈ જાય ગિલોડીના ભાગ માં જે ગિલો જે ચાલે છે ને આગળનો ભાગ પછી ત્યાંથી ઇકડામાંથી ઉછળી માંથી ભરાઈ રહેલો હોય ત્યાં નીકળી જાય બોલે છે જીવમા જુદા જી આત્મા જુદા હોય મન કોને કેવાય અને મન કોને કહેવાય મન મન કોને કહેવાય મન તો છે જે વિચાર વિચાર થાય એ મન કહેવાય મન બુદ્ધિચિત ના અહંકાર એ તો અંતસ્કર ની વસ્તુ છે અને જીવ એ બધા બધાનો ઉપરી છે એ પોતે જીવ છે અને આત્મા એ જુદી વસ્તુ છે જીવથી આત્મા જુદા જીવે છે મરે છે તો જીવ છે મરે છે એ જીવ છે આત્મા મરે આત્મા મરે અને એ જ આપણું સ્વરૂપ છે તો એ પૂતગલ કેવાય ને એમ કોણ જીવ ભૂતગલ જ કેવાય પણ દેખાય આપણે જીવતું અરે ફરે બોલે બધું જ કરે પ્રાણ આત્મા શ્વાસ નીકળી જાય કોઈ કે શ્વાસ નીકળી જાય જ આત્મા નઈ ને ના ના વસ્તુ છે આ વાયુ બધા વાયુ તરીકે એ સંધા અંદર જઈ હળગાવી અગ્નિ રહેણ રાતે પ્રાણ ઊંધી જાય તો કોણ લેતું છે એને ચાલે ના ચાલે બઉ સારું ચાલે સરસ ચાલે આ દાડે હોય તો ઉદો ગૂંથ્યો છે પ્રાણ બગાડે છે અને રાતે એક ધારવા સરસ ચાલે કરે ભલે નાખવા નાખો બોલે પણ એક ધારો બોલ્યા જ કરે ભૂગળા વાગ્યા જ કરે ઉઘારી વાંખ્યો ડખો કરે બધામાં એની ક્રિયામાં ડખો કરે છે રાતે ભૂગળા બોલતા ભૂંગળા બોલ્યા જ કરે આપડે ઘણું જ કરીએ પરંતુ બોલ્યા જ કરે ભૂગળા અને ડાક્ટર પાસે આપડે શ્વાસ નું રાતે કોણ લેવડાવે છે આમ તો શું હેરાન કરે બધે બધે કર્યા શ્વાસ લેવું કરાવ